उसमें बोलने का हो तो सर्वांश है क्या है सर्वां है सर्व दे के अंदर आत्मा सर्वां रूप है एक अंश नहीं उसका पीछित नहीं हो सकता है भगवान का भगवान का पीछित नहीं हो सकता है वो अंश क्यों इतनी बड़ी गलती कैसी हो गई तो अंश क्या था એક સમજમાં ભગવાન કાંસ નહી હોતા ભગવાન સર્વ અંશ હૈ સંખ્યા નહી કભી ઘટતી નહીં બધી નહીં ઘટબર ટેમ્પરરી વસ્તુ હોતા પરમાને આત્મા પરમાનેન્ટ વસ્તુ હે ઘટતી નહીં બઢતી મલ્ટીપ્લાય નહી હોતા એક ની ઘટતા નહીં ઘટતા નહી દુસરું દીસરી જગો પે જાનવર લોક હોતા કમી હોતા હોતા એમ એસ વાત કરેક્ટ કોઈ એક ગોલ્ડ કી લકડી દેખાયા ગોલ્ડ तो, तो वो सब ज्यादा और सब भेगा रखे है तो गोल्ड है ढिकली ढिकली बना दे। तो एक सोना है और एक लगड़ी है लकड़ी है दूसरा और है छोटा छोटा है एक भी है और अनेक भी है कहते समझ है। में आया नहीं तो फिर क्या होता था कि भगवान महावीर भगवान राम रामचंद्र जी सब मोक्षमद है वहाँ सब आनंद से रहता है मोक्षमय रहता है और इधर सब इतना दुखी होता है એક હોય તો આ સુધાર જુદા હૈ જુદા જુદા હૈ જબાતા હૈ તો थोड़ा समझ में आता है एक होता है तो सब जगह भी ही ही है, ना। आत्मा है, तो। है ना मन प्रश्न मेरा मन के मन से विश्वास और डर का विश्वास करने में क्या अंतर है था एम के के विश्वास विश्वास विश्वास और मारे तो रखो बोलता है? तुमने ડરતે વિશ્વાસ અચ્છા નહીં મન કા વિશ્વાસ ઓ ડર કે વિશ્વાસ મીનિંગ લેસ મન કા વિશ્વાસ વિચાર ક્યા બિના કરે વિશ્વાસ કોઈ જરૂરી નહીં અનનેસેસરી પ્રતીતિ હોના ચીએ પ્રતિ વિશ્વાસ હૈ વિશ્વાસઘાત હોતા હૈ સમજ ને પ્રતિ નહી પ્રાપ્ત હોતી બહુ સેન્દુ પૂજા મે ભગવાન પર વિશ્વાસ भगवान पर विश्वास डर दिखा कर किया, किया है बीक बताए नैसे सत्यनारायण कथा विश्वास कैसा बताया डर डर डर दिखाकर आप बोला बोला जैसे हमने लिखा है यहाँ पर आ, बहुत से हिंदू पूजा में भगवान पर विश्वास डर दिखा किया है जैसे सत्यनारायण कथा इसके बारे में आपका क्या विचार है કરાવે ને બી લગાવે ભીખ દેખાડીને કરાવે ભીખ દેખાડી છે और ये क्या है सत्यनारायण कथा नहीं सत्यनारायण कथा ठीक है नहीं मगर उसके इतना टाइम तो इसका उसका विचार ठीक रहता है न खराब विचार नहीं करेंगे ना इतना टाइम अपने फायदा बहुत नहीं है मगर नुकसान नहीं करेगा इतना टाइम ફાયદા તો નુકસાન નહીં કરેગાહી કથા કથા ખરાબ વિચાર મેં આપણે કામ મે કરતા ચાતા હું પ્રોગ્રેસ પ્રોગ્રેસ બોલ પ્રોગ્રેસ શું નામ છે શબર ઉર્દુ શબ્દ છે દાદા તર પ્રગતિ કરવા માંગે એક આશીર્વાદ દે દે के कर्म सुच है कर्म अभी से जरा समझ जूच है नहीं कौन कुछ आता तू करूछ यह बदा का है तू करती नहीं तू करूछ यह बदा का है हम से पाल गाना एंके को ચાલો જતા રહી હા પછી કાલ જવાનું છે ને આપડે તો ચાલો બાદ ગુરાેટ અબાઉટ ઓર શી ઇઝ નોટ ગોઇંગ ટુ અન્ડરસ્ટન્ડ ટુ ટીલ દેટ ફોર ઓલ યર આપીએ તો પડી આજ તક તો આ કે પડી ના તો નિકલને દાદા દાદા જી તરફી જોઈન્ટ દાદાજી દુસરી તરફ છુટા પરિણામ હોતા અચ્છા નહીં આ ઝઘડા તો દુઃખી તો નસબન્ડ મેટિંગ અચ્છા સોચો ભાવ કરો કે ભગવાન સદગુદ્ધિ દો અને મેરા હિસાબે ખતમ હોય બાદ ચેન્જ हम करता हूं हमारे बारे में हम सबका डोंट वरी अबाउट हर यू वरी अबाउट योरसेल्फ व्हाट डू यू हैव टू बंद करना पांच ऊपर में किलो ये कौन है कि हमको करना है उसके लिए किस किस किस के लिए हमको करना है मेरे में आओ हमको ये बोल मैं वन हेल्प तो हम लेते हैं इससे बिजनेस अंदर करना बहुत सवाल कि भाई तो दादापा क्या है ये ये हमसे पास है સુખ આંધ્ર હૈ તો દિન સુખમાં રહેતા હોના સમજના वो सब मिल जाएगा इधर का हजार डोलर को किसी को दिया तो पीछे नहीं देगा तो क्या करेगा अपने अपने हाथ में क्या कोई आदमी रास्ते में जाता था जाता है और आपको 2,000 हजार डॉलर ले लिया और मारा इसको क्या करेंगे कुछ नहीं करते? वो सब अपना इफेक्ट है वो अपना कोच कर इफेक्ट है और किसी कोई आदमी सुख देता है वो भी अपना इफेक्ट है તુકુ તુમક સુખતા આખા દિન હા આખા દિન સુખ મિલગે પૈસા વૈસા હિન્દી માં બોલે છે ને ભાઈ એમના વાઇફ છે ભગવાન અસિંજય જયકાર દાદા ભગવાન અસિંજ દાદા ભગવાન અસિંજ જયકાર ભગવાન એને એને બોલા ગો ને आदा भगवाना तिमये जेकारो दादा भगवाना तिमये जेकारो दादा भगवाना तिमये जेकारो दादा भगवाना तिमये जेकारो दादा भगवाना तिमये जेकारो बड़ा बोलो નમો સિદ્ધારમો આયારી નમો વજ્યા નમ લોહુણો પંચન મુક્કાો પ્રણાશન મંગળી પદમ હવે મંગળ નમો ભગવતે વાસુદેવાય નમ શિવાય જય સચિદાન નમો હર્યતાન નમો સિદ્ધાન નમો વાયારી નમો વજણ નમલોહુણો પંજ મુક્કારો મંગળી પદમ સવઈ મંગળ નમો ભગવતે વાસુદેવાય નમ શિવાય સચિદાનિહ નમો સિદ્ધાન નમો આય રેયાણ નમો વચ્ચાયાણમ નમ લો સર્વુણ નમો અરહન્તાણ નમો સિદ્ધાન નમો વાય રેયાણ નમો વજાણ નમ લોહુણ નમો અરે અન્તાણ નમો સિદ્ધાન નમો વાય રેયાણ નમો વજણ નમલો સર્વ સાહુ આ મુોર્વપાવંગળે પદ્મા હવે મંગળ નમો ભગવતે વાસુદેવાય નમશ્યાય જય સચિદાન તમારી તો હું લંડન રાજન હતા ને લંડન રાજ દેશ મે તુમકુ બિલકુલ સેટિસ્ફેક્શન હોય સબકર तो बार करती है, है इधर ही नहीं नहीं चोपड़ी मने मने के समझन पड़ी आप समझाओ दादा, एक आ, एक आ दादा और कसा એના કરતા તપ ના કરવા સારો એટલે શું કેવું પણ ગમે તે તપ કર્યું હોય ઉપવાસ કરે મૌન લે બીજા ગમે તે જાત તપ કરે પણ તપેલો તો હોય જ એમ અને પાછો તપી જાય એવું તપી સહન કરવું જોઈએ ક્રોધ માન માં ક્રોધ માન માં એ કરવું ત્યારે તપ ન કરપમાં જેટલો નફો ત્યારે કસાય ની ખોટ વધારે તપમાં જેટલો નફો છે સંયમ સ્વરૂપે શુદ્ધાત્મા અને કસાય સ્વરૂપે કસાય સ્વરૂપ આ પૂતગલ એટલે શરીર છે પૂરણ ગલન થયા કરે છે પૂતગલ કેવાય પુરણ ગલન એટલે આપણે અહીંથી પૂરીએ ખાવાનું પૂરીએ ના જવું પડે પાણી પૂરી બાથરૂમ જવું પડે અને શ્વાસ પૂરીએ પછી ઉચ્છ્વાસ કરવો પડે આ બધું પૂરણ ગલન છે શું આ નખ કાપીયે છીએ એ ગલન થયા કરે છે આપડે ખાઈએ છીએ નવા નખ નવું હા ઊભા થાય છે અને જૂના હાડકા બાદ નહીં એટલે પૂરગલન પુદ્ધલ કહ્યું શુદ્ધાત્મા અને કસાઈ સ્વરૂપ એટલે ક્રોધમાં એ બધું પૂરણ ગલન કસાય ઉત્પન્ન થયો તો ત્યારે જુદું રાખવું કે આ તો પૂદગત છે હેમા ને જુદી રાખે હેમા કેમ ચીડાવું કરો છો એવું કે ના ખ્યા હું જયારે જુદું પાડી આપી પછી કહેવાય જુદી અનુભવ માં આવવું જોઈએ તને અત્યારે તમે એકાકાર છો જેમ જેમાં દહીં છે ને જો આ કસાઈ ને આપણે એક થઈએ તો એ દુખ દે એમ એટલે તું અત્યારે દુખ દે છે અત્યારે દુખ દે છે છૂટા પડી જાય મારે દાદા આપ સમજાયો નવકાર મંત્રો બધા જાણવો છે આપણે બોલાયો એમને પણ ખબર પડે કે શું કેવાય કેમ બોલાય અજયનોને ની ખબર હોય ખબર નો ઉકાર મંત્ર નો ઓર ખબર તો આવી જ નહી ને ઘણા નથી હતો ભાઈ મોટા મોટા હા તમ જો સાચો અરદ દાદા સમજાવશે આપણે આપણી વિચાર સમજો તૂપ માં સમજજે ને ની પ્રોસેસ માં કે જે કહેવાય કા એક વાર તમે તમે કાળે સમજો તો કૌ જુદા પેલું સમજજે હે ચક્રમ નો બચા કે પૂજન દર વખતે થાય છે એમાં શું હોય કે નોકર મંત્ર ને 5 કલાક દુશ્મનો પણ કોણ ક્રોધ માન માયા લોભ રાગે જે કસાય કે છે જે નિરંતર આપણને દુખદ તેને હણી નાખ્યા છે કરવા જેવું છે વાત ક્રોધ માર્ગ માં કાળું કરવા જાય ને નમસ્કાર નમસિદ્ધાનામ જે પૂર્ણ પુરુષ થયા પછી જે છે તે નિર્વાણ થાય નિર્વાણ થાય એટલે ફરી આવતા ના થાય નિર્વાણ થાય અને સિદ્ધ ગતિમાં બેરાજ છે એમને સિદ્ધ ભગવાન નમસ્કાર કરશું ત્રીજું નમો આયરિયામ આયર્યાણમ એટલે આચાર્ય ભગવાન આચાર્ય ભગવાન પણ આત્મદ્રષ્ટિવાળા હોય આજે છે દેશમાં છે આત્મદ્રષ્ટિ નથી એમને કસાયો વાળા છે ગ્રોધમારમાં આવેલો વાળા છે એક રોજમાર માયેલો હોય નહીં આચાર્ય ભગવાન હોય તો આચાર્ય પોતે આચાર ને બીજા આચાર પડાવડાવે તેને નમસ્કાર કરું છું પછી નમ ઉપાયમ ઉપાધ્યાય ભગવાન જે પોતે શાસ્ત્રો ભણે બીજાને ભણાવડાવે તેમને પણ નમસ્કાર કરું છું નમ લોહુમ સાધુ કોણ કારણ કે જે આત્મદશા સાધુ આત્માની દશા એ દશા દાશા ફરિયાદ કરે છે એસો પંચ નમકારો આપવા નમસ્કાર છે તે સર્વ પાપને નાશ કરનારો છે મંગળી સર્વ મંગલોમાં મોટા મોટું મંગલ છે અને પ્રથમ મંગલ છે આ પઠમ હવે મંગલમ બધા મંગલોમાં પ્રથમ મંગલ છે નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ એટલે જે નર્મદ નારાયણ થયા એવા નારાયણ ભગવાન હું નમસ્કાર કરું છું નમસ્્યા જે કલ્યાણ સ્વરૂપ થયા અને લોકોને કલ્યાણનો માર્ગ બતાવે છે એમને નમસ્કાર કરું છું જય સચિદાન વળી સમજ કરવા જેવું છે કે વાત સોજીતાની સોજીતાની હેંકે કેટલી બેનો છે તમારે બે બેનો મે બીજી ક્યાં બે આ પડાઈ છે ભાડરાણ પડાવી છે ભાડરાણ પડાવી છે બીજી કોણ છે તમારા બજેવી નામ એ તને ઓળખતા હોય લનન આવે આના પર બજેવી નામ ચડન નહોતું ના પાડો આ તો મતલબ તમારું ના રવા हम जा, जाते हैं जय सत्यन दौड़े जी हां हां रहने दो थोड़ी अलग नहीं है पता है पता है हां तुम्हारा बेटा हमारी है गोटीजक नानी है तेरा नानी है नानी है हैं क्या रे सर क्या रे सर बनाई लंदन में रहते लंदन में रहते लंदन लंदन में रहते हां सो नाम है बेन बनाई પટેલ જતીનભાઈ પટેલ કર્યા છે બગીચક્રિલ <im> છે <gospel> ભાગીદાર જે માં ઓલા દરબાર દ્વારા ભાગીદારને એ બતાવે છે તે મારા મામા થાય સક્કા મામા એ એમના સક્કા મામા થાય અંબર આ અંબર તે પણ મામા થાય આ એ મામા થાય બલ મામા થાય ના ના તો બહુ અઠી મના બલ એટલે મારા મમ્મીના સક્કા કાકાને દીકરા થાય એમને મમ્મીના સક્કા કાકાના દીકરા થાય ઓહ મમ્મી ના સેગ કાકા દીકરા થાય અમારી ભત્રીજી થાય કપડાબા અને ભત્રીજા ભાઈ થાય એ તો આ ભાગીદાર છે ને ચાલુ પડ્યું ત્યાં જ એમનું ને ગૌતમભાઈ નું નક્કી થયેલું ગૌતમભાઈ સારું થયું બસ વર્ષ હા દસ વર્ષ દસ વર્ષ થયા છોટાભાઈ હિન્દુભાઈ છોટાભાઈ છોટાભાઈ છોટા ભાઈ છોટા ભાઈ હિન્દુભાઈ છોટા ભાઈ એક મધુભાઈ છોટાભાઈ રેલવે બીજા કનુભાઈ બીજા કનુભાઈ ત્રીજા ઠાકોરભાઈ અમારે ભત્રીજાની છોકરી થાય અમારે ભત્રીજાની છોકરી થાય માસ ક્યાં થાય એમ તો તમારે તમારે ત્યાં થાય એમનો દીકરો ન્યુયોર્ક માં છે ભાણી તમારી અમારી ભતીજી થાય છે મોટો અહી શું કરે છે જોબ કરે છે અને ત્યાં તો એ પેલા હોટેલ છે રંજન કે ત્યાં ગયો હતો હું આબુ ગયો હતો છોકરાઓ બીજા એક બે જોડે ધણી વાત થી કે સમજી ગયો એ બધા જોઈ લા મેલાલ પડેલો ભત્રીજા નો છોટો ભત્રીજોત કેવાય દાદા એમનો પ્રશ્ન છે કે જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન લેવાય તો તો એક લોકો પછી બીજા સાબુ ઘસે બીજો સાબુ ગાઢ પડે ને કોણ પૂછે પછી લેવાય લેવાય લેવાયુ છે મારો મેલ થતો ને મેલ જવાબુ ગય છે લોકો સમજે ના સમજે પણ આ લોકો ગુંગરા ના ભલે લાડા બરાબા નીકળવું છે ના નીકળવું જોઈએ આપડા બધા મંત્રો ભેગા છે આ બધા નિષ્પક્ષપાતી હોય ભગવાન નિષ્પક્ષપાતી હોય કેવાય ભગવાન પક્ષપાતી ના હોય ને સોન બોન આવે છે કે બિલકુલ નહી દાદા ક્યારે આવશે કોણ તમારો ગુસ્સા જોવા હોય ગુસ્સે કઈ રીતે થઈ જાય કેટલા ગોડા હોય છે ગુસ્સો ના હોય અમે કયો ભાઈ કાળી થઈ ગયેલું હોય સૂર્ય સંહિતા આ પુસ્તકો મેં જોયા નથી ભવિષ્યવાણી તો લોકો એ જઈને પોતા સંતોષ કાતા પેલા કે પૈસા પડાય જાય તાર જોડાવું છે દીવ નું વજન ના હોય આત્મા નું વજન ના હોય શરીર નું વજન ભૂતગલ નું એ જ પૂછ્યું છે ના એવું ના આવે બે રસ્તા થાય વખતે કઈ બનાવટ કરી હોય કે કોઈ દેવ જયારે દેવ ખુશ હોય તો લોકોને વિશ્વાસ પડવી જોઈએ સાચી ચોખ્ખી હમઝણ હોય તો ખરી વાત બરોબર છે બીજા આવે એમના પ્રશ્નો હતા તારે કઈ પ્રશ્નો છે તારે કઈ પ્રશ્નો છે અમાર કોઈ વાતો નહી તો બસ જે કરતા હોય તો વાતો નહી અમારે વાતો ના ભાઈ તો બીજે બધા વાતો આય વાતો ના ભાઈ આ તો ઈશ્વરના ગનો પરમાત્માના ગનો માર છે અને મારું કહેવું એમ છે કે મને જે સકતે પા જેવઠો જોઈએ જે શક્તિ તમારી પાસે છે શું કહે છે ભાઈ કહે છે કે જે શક્તિ તમારી પાસે છે ये मारा, है में उतर भी परमात्म शक्ति आ शक्ति पाड़ा लगा लाड़ा लिवड़ा मत ध्यान करता है પૌગલિક શક્તિ કેવી પૌલિક ના પાછળ આત્મશક્તિ છે પરમાત્મા શક્તિ છે પારા ભગવાન ની કૃપા શું ના કરે ભગવાન આ તો બધું રિલેટિવ ધર્મ આ બધા ધર્મો એકલી રિલેટિવ આ તો બધું ધારા કાઢા લાવે ચિંતા ઉપાધિઓ જાય નહીં સ્વામી ના થાય પ્રસાદ પ્રસાદ માગે છે રમીલા પ્રસાદ માગે છે પ્રસાદ તો જેવો હોય મીઠો હોય આકડ નાખી મીઠો લાગે છે બધા a